અમે તો દાદા હારું અમેરિકામાં રહેલા છે હા બરોબર પણ એમને બસ તૈયાર થઈ ગયા શું કરો દાવો થઈ ગયો મારી જોડે બે એવો દાવો થઈ ગયો ઇન્ડિયા માં મારો પોયરો તમને ના આપવું કેમ એવું કહે છે અને દાદા નામ લઈને ફરે રહ્યા છે કોઈ ગાળ પણ પહેરતું નથી જાય ના બાબુજી ડાયો રહ્યો તને ગમે છે કે મન થી છોડી દેવાનું તો આવોડી દેવાનું અને બીજું બધું જે હિસાબ છે એ ચુકવવા પડશે ને ઋણ ચુકવવું પડશે ભજો ઘડી માં કાકી મારે આવું માનું કામ તેના બધા પછી કોઈ કોઈ આવે તો હું તો તારી માછી આવું દઉં તો ગુનો કર્યો ચેલેન્જ રહી જાય કે મળે કે દાદા પાસે મહિના બે પેલા રે ને આ જ્ઞાન બધું થઈ જાય પછી તું ગમે ત્યાં રહું ને તો કર ના કાં રમેશ ચિંતા આપણા થી બહુ છે રમેશ આવ્યો નઈ જોયો બધા મલી મા ના પાણી અત્યારે સમજી ગયો સમજ મે સમજમાં આવી ગયો પણ નિરિકલ સમાધે નથી આખા બિન દેસાય બસ બસ બોલતા બસ થઈ ગયો છે ઘડી વાળા છે બસ આવી જાય કોકવાર વચ્ચે બસ આવી જાય આપડે જાણીએ આપડે બધું ગોઠવી છે એટલે બધું આવે એગ્રિકલ્ચર આપણી ગોઠવણી છે કામ થઈ જાય નવરાત્ર હોય પામ માં પડ્યા હોય પેલા કામ માં પડ્યા હોય દાદા અક્રમ વિજ્ઞાન આટલો સરળ માર્ગ છે મોક્ષ દસ લાખ વર્ષે કેમ આવે છે આગેમન કરે કે દર દસ લાખ વર્ષે આવા જ્ઞાની પુરુષ થાય તો શું બીજા બધા નો મોક્ષ ટાઈમ બંધ થઈ જાય શ્રમિક માણસો ઓળખી શક્યા હતા કેટલાકો ગાળે ના દાદા ક્રમિક માર્ગ કેવી રીતે થયો आधु परिकमणू सा ललित भाई पूछे દાદાજી છ તત્વો ની સમજણ આપો શું છોકરા પાછો હવાજ નાસ્તો બગાઉ કઈ ગયો સાહેબ બગાવું ખાધું નાસ્તો ખાધો તો દાદા કોપવાર બાપુજી ના સમાચા ખાય તમે હાજર છો પછી બીજા કઈ જવાની નથી કેટલા એ મીધ્યમ માં તો જાત જાત થી જોવા મળશે મ્યુઝિયમ માં તો જાત જાત નું જોવાનું મળે દાદા કૃપા રાખજો કે બીજું મ્યુઝિયમ આવે ની સમજાવો ને તમારે નથી કરવાનું કઈ રીતના જતું રહે નો અધ્યાસ છે ને આપડો બરોબર જામી ગયું એનું જામી ગયું છે એ જોઈએ થોડુંક દિવસ ની એટલી બધી જે આજ્ઞા પડવાની કઈ કઈ આજ્ઞા પળતી નથી બધી આજ્ઞાઓ થોડી થોડી કસર છે જયારે સારી રીતે પણ એ તો સારું તું તૈયારી કરે ના મળે દાખલો જાય શું થાય દાખલો જાય દાદા તો શું થાય ના ખુબ આમ રણછોડજી આયા કે જાતે મંદિર માં તો કમિટી ના કમિટી ના માણસો ઊંધારી દાદા ભગવાન કૃષ્ણ ભગવાન આજે ખુદ આયા રણછોડ ઠીકજી જાતે તમારી પાછા છે તો એમાં ત્યાં શું કહીએ બારમાલિંગ જ્યોતિર્લિંગ નું મંદિર છે બારમું જ્યોતિર્લિંગ ત્યાં જે તાર બોલે જાણ છે માનતા રાજવી માનતા હતા શંકર ભી માને પણ બીજા બધા સીધ સમજ પડે બાજ માનતા ભગવાન મારા ભગવાન ના લઈ લે દુનિયા ની હજાર બી કેવાય દાદા આપડે જાણી જોઈને મીના પાસે થી એ લોભ અપાવી દેવા એ વસ્તુ અપાવી દેવાની તો લોભ છોટે મીના ને કોઈ વસ્તુ લોભ હોય તો આપડે જાણીએ કે લોભ છે ના અપાય છે તો સારું પણ અપાય છે ના અપાય છે સારું પણ તે આપડે હાથ માં સત્તા રહી તારે નક્કી આપતી નથી વસ્તુ આપવું નથી એવું નક્કી રાખવું પછી અપાઈ જાય આપતી નથી એમ નક્કી કરવું પછી અપાઈ જાય તો આપવી નથી એવું રાખું જે માગણી કરે છે આપણે આપવી નથી આપતી નથી એવું રાખ્યું આપવી નથી એમ બોલશે વધે પૈસા નથી આપતા એમ બોલતા છોડી ને જવાનું છે ના હોય તો લો આખો વ્યવહાર માં જ આવે છે બુરા કામ માં વાપરું લખ્યા ના એવું તો નહી એવો વિવેક તો હોય પણ આમ તમે પેલું એક વખત પેલો દાખલો આપ્યો હતો ને પેલા દેસાઈ કાકા નો એનો લો તો એ પૈસા નાખી જ્યા એટલે મન કે આ તમારું મળતા જ નથી આતો મન ના કયા પ્રવન ચાલી એટલે તો પછી એક દારૂ જઈ અને મેં એમને કહ્યું કોઈ છોકરા પણ પરચુન મંગાવી દીધો દસ હજાર પરસુ છે તે રહીને સ્ટેશન થી વેચતા વેતા આવ I don't have to be done, I have to talk to you all the days ago. I can't get anything home. But they said that you wouldn't have gone for a sufficient Light. You were saying that gives you little light and give your warned customers Оule'll live. They just came in? Everyone Come in. Unfortunately how many people built of气 here if it's <laughs> an <laughs> actual એમ કે છે કે આ ક્રોધમાન માયા લો એક કારણ શરીર ને ચોટેલા છે કે કાર્ય શરીર ને છે તેને ચોટેલા છે આપડી ત્રણ ટીમ ત્રણ હતી મારો ક્રોધ છે આ મારો કોણ એવું સમજે છે તમને ફોડિ તમને એમ કહ્યું કે તમારો ક્રોધ નથી પણ એ રોકાણ તો આખા જગત ને એમનો છે આપણે શરીર જયારે છોડીએ છીએ ત્યારે આપણને આપડી જોડે કારણ શરીર અને સૂક્ષ્મ શરીર જોડે જાય છે અને એની જોડે ફ્રોડ માન બાયોલો બધા વારી જોડી ને બધા લઘુ લઈ જાય છે તો કે આ ફ્રોડ માન બાયોલોટ ખોલે હોટેલા હોય છે હા સેલ મે કેરિસ્ટે આજ હોંજે આવી તો સેલ સેમાં આવે કારણ શરીરમાં આવે તમારે ઇલેક્ટ્રિકલ બોડીમાં ઓર વિચ બોડી કોઝલ બોડી ઓર નેગેટિવ બોડી બધા ઇંદર દેગા મેસેજ એટલે સેલ બને આ સેલની કમી ફિઝિલીમેન્ટ સેલ માઇન્ડો ક્વોલિટી બુકલેન દેટ યલો બુક ઇન શો મી દેટ બુક ક્રોધ સેલ્ફ કા સેલ્ફ કરતા ક્રોધ સેલ્ફ કાઉન્ટ તમે કોને આત્મા ને કહો છો એટલે આત્મા સેલ્ફ જગત જેને સેલ્ફ કે રિલેટિવ ત્યાં હતું નથી બધું રિયલ જ માને છે સમજે ને રિલેટિવ હતું એક ચિંતા હોય તો અમારી પાસે દો લાખ ડોલર કા દાવા માંગે ચિંતા ભી વેસા વિજ્ઞાન હે જમ્ બધનેન થર્ટી પાંચ લાખ રમા પાંચ લાખ જેટલી સામે અને આ કિંમત જ ના ગણાય એવી વસ્તુ છે જગત આખું મું પાસે એક ડાળો દાદા આટલું જગત દાદા છે ખોટું ટાઈપ નું ગેસ ભરાઈ ગયો પછી બે કલાક ત્યાં દાદા હાઇટ હાઈટ થી સમજ જાઓ તો એલેવંત दस मंदिर हो गया है और दसवा मंदिर क्या था वो सूर्य नारायण सूर्य नारायण और देवी वो दोनों दर्शन करने है। महावीर भगवान का दर्शन करेगा पच्चीस साल हो गया અઢી હજાર સારો આયા દર્શન કરવા સમજ ગયા કે ક્યાં હો ક્યા હોય અંદર બે કલાક સૂર્યનારાયણ આખા આખા જગતમાં આપણે મગર એ સૂર્યનાયન છે દાદા સબ આદમી કા પૂજ હો એવી દેશ પાછું દરેક તમે કીધું તે સમજ નહી પડી તમે 11th वंडर नु पछी किधु न के आ आ नु कपडा नु पछी बोलला त नि समझ पडे है आता ये ड्रेस समझ जाओ एने समझण नी पडे तम आ 11 वा वंडर नु कहियो छ आ कपडा मा हो कैन्यस्टा ने ओ गॅस्टा है ओ गॅस्टा रे से ओर्डिनरी ड्रेस कैन्यस्टा रामसारी ड्रेस साधु नो ने दिते दि भाडा जेंटलमैन અચ્છી બિનેસ હૈનેસિધ બિઝનેસ did not earn ask me ask ज्यादा yeah. see he knew in the 11th want ask him did he know who are the people will be his most best am ask what if not exactly me you or anybody like that somebody know? else But, will become person don't Jai. don't answer just ask them what i asked you ask him did he know did he knew know who are the type of people that will come to him સાા to to to Him ask for in <coughs> in this country, in other countries. you You have an idea? You somebody to come. Do you yeah, what I mean? Yeah, I yeah. am લોકો આવશે મોક્ષવા માટે એ તમને તમારા ખ્યાલ માં છે જાણો છો તમે આપની પાસે મોક્ષ માગવા માટે કયા પ્રકારના લોકો આવશે એ આપ જાણો છો ઓ જો પુણે ચાલી આધી હે કોણ કોણ કોણ કોણ આવશે પુણે ચાલી રહે હે ને કોઈ કોઈ બી હોય કોઈ બી પુણે ચાલીઓને ના કી એ મી ઇન્ડિજીનસ હોવાર બોયન ટકા વેલ નો મી ધેટ ઓચો ને પછાતી હોવે ગ્રામીન હોય કુટી કદાચ શુદ્ર હોય તો વે બેટ કે ફીટ ફીમ્સ ટુ મી અ લોટ ઓફ ધ પીપલ ઇન ધ વર્લ્ડ યુ નો લાઈક ટુ મી ઇટ લુકસ લાઈક વધારે કયા દેશ માં કઈ જગ્યા એવું પુણ્યશાહીઓ માટે ખબર પડશે હિન્દુસ્તાન તમે તો વધારે મુંબઈ ને ગુજરાત માં ફરો છો તો કે સાઉથ માં તમે જવાના છો જશો ત્યાંના લોકો નું કલ્યાણ કરશો રાધે આવશે પછી ને મગર સબકો ગુજરાતી પઢના પડે ગુજરાતી પડે તો સારા બોલને જીતના ટ્રાન્સલેશન કહેવાય નહીં આ જાય મા જંગલો થી પડના પડેગા કમલેશભાઈ જંગલો છે કોઈ નહીં એકાઈ થી આ કમલેશ જવેરી છે હે ઓહો ઓહો જલ્દી આવો નહીં ચાલે મતલબ એટલું ઓનું પાતર પર આવે છે એક નાનકડે પડી એ ઓનું દેના કે તો કઈક હોતું રહેવાનું છે એટલે ઓનું પાછળ ધ્યાન રાખવું કે પેના કમલેશ ઓ ધ્યાન રાખે છે આ બે બે જ જાય તો બે જ અરે જેતી મમ આઈએ તો આવજો કાં સબત ક્યાં જવાના આ તો બનાવી દે দাদা 12મી થી અમે આવીતી શેર દેતે તે તેરા તારા કાગળ સાતોલા હાથ દે એસા જ્ઞાની મીરા આપો જેસ્કી પર કોઈ બોસ ન હોય બોસ નહીં એસા જ્ઞાની મીલાપો લો લે ગરાતે તે આ મન એ મને ખબર નહોતી તો આમ તો સંતત્રા લ્યા હે એ દી પે મેં મિત્ર મન મિત્ર મન મન તો બગા રાખતો નહી સિમંદર સ્વામી ને ત્રણસો ને સાઠ ડિગ્રી કાબા જાણતા પુલ બાબા ક્યાં બાબા તો લડુ ખાએ ગા લગડાઉસ લીગ લીખેગા એક હજાર આઠ કાગડા નહીં કૌવાની પરમ હોઉંશ બોલતા પરમ હોઉં ચાલો કાગડા તો હોય ને લિતા હે પરમ આપને પૂછા હૈ આગેપરા પરમ નહી લિખેગા જે હૈસા લિખને કા પરંપરા લખને કાઢ પરમલેશ્વર મહામર મંડલેશ્વર મંડલ કા ઉપરી મંડલ કાં કા ઉપરી મંડલ મંડલ ગાયો કે અંદર મંડલ હોતા और मंडल का हूं पूरी हां और स्टूडेंट के मोस्ट गोल्डन का मतलब आई सेलिब्रेट कर देता हूं मैं मार्क्स में लास्ट बर्थडे से वंस वी आर इन होप लेट्रल कम्युनिटी इवन दो लॉन्ग दैट सो होली कम्युनिटी और ले રા સંજેલે કે સ્વામી એ પૂર્ણ અવસ્થામાં છે મોક્ષમાં કે જ્યાં કશું કરવાનો હોતું નથી તો દાદા કમ્યુનિકેશન એમની સાથે કેવી રીતે કરે નહીં ઇસ બોડી કંઈ કરવાનો નહી જાણ નહી કા હાઈ રે જો દે ઓ કરનેવાળો હાથ ઓર પર ઉસને તાળા લગાય તમે એમની સાથે કોમ્યુનિકેશન કેવી રીતે કરો છો મન કોમ્યુશન મન હોય ત્યારે કોમ્યુનિકેશન થાય જ્યાં આપણું મન ચોટેલું હોય ને ત્યાં આપણને દાદા માં ચોટી છે બહુ ઊંડામાં ઊંડી વાત છે સાયન્ટિસ્ટ છે દાદા સાયન્ટિસ્ટ કરો ને પાછા સાયન્ટિસ્ટ છે ને પાછા સાયન્ટિસ્ટ છે ને આંધ્રની મદ્રાસ કેરા છે શંકરાચાર્ય <laughs> <laughs> <laughs> કોચિંગ આરપી તો અમારા બિઝનેસ અમારા બિઝનેસ છે તમે તેશો ને દાદા તમે ત્યારે શેઠ હતા શેઠ હશો ને લોંગ કોટ પહેરતા હતા અંબાલાલ કેવાય શેઠ અંબાલાલ પટેલ કે ગાડી બધી નહીં કોર્ટ પહેર કે અંદર જાતા बराबर पेटा दादा साइनिंग एक फोटा नहीं पच्चीस आगे का, का बूट तो अभी भी है हाँ लिखे है, है? है जा लिया वारे, बता वारे। जा जा देखो बूट बताता <laughs> है पचीस रुपए की प्रसादी कितना आदमी के पास है कितना कपड़े की प्रसादी सब लोग की पास प्रसादी प्रसादी है આજે તો વાડજી મુજાવે તા રાસ્તાના હેરો છે લોકો પાસે અરે વાહ બધા લોકો એ રાખીને રહ્યા બાબા इधर आया था हम तुम्हारे नाते के लिए મુજાસ ઝલુનો કપાવાતો ને સેન પાથે લઈ ઈ ગયો લિયા આશוק લેવા જાય તો કમે અરે રાખીને આને મ હે દેફો મારા બુટકી ની પતા દી તો તી તને શું આમ બોલતા તો આディスクી પતાડી No, this is when he wore last time, or? No, he was wearing it in old age. Yeah, this is, I think, ten years old. See? <laughs> <laughs> <Yeah>. Flax <laughs> <flag coughs> <flag> company <laughs> na. Yeah. Aveteh company aaput bana si nasi talben. Antique te gya. Flaqt hai. Easa hai bud ka ta muslim? Parmoja. દાદાજી મને કોઈ વાત કઈ વાગ્યું હોય કે કઈ ફોલો થાય કે ઉધરસ બોવ આવે કેળ બહુ દુખે તો હું કરું એટલે મટી એનો સેપ તો બઉ દાદા ને ઓરિજિનલ બીજી વાત છીમનભાઈ ની ભાદ્રા ના છીમનભાઈ ની કાંતાબેન તમારા પડોશ મૂવીમાં ઉતાર છે હા રે અમે અમે ના બોલ અમેરિકામાં આવતી તમ ન્યુ ડિઝાઇન ઓલ્ડ ડિઝાઇન ન્યુ ડિઝાઇન ઓલ્ડ ડિઝાઇન તો હાચી તો ઈ રામજી મુ ઘરે આવવાનું કોની જતો ની ઓર તો હું જો કે છે તો બુટ લેવાના કે ભાઈ બુટ લેવાના જોડા ને દસ વર્ષ આ દસ વર્ષ થયા ને જાય પડાકડું લાવવાનું બરોબર મોડો બુચો મોડો બુચો આવશે આ બુટ ને લાવવા ત્રાસબુ કરે છે